નમો વર્ષતાણંગ નમો સિદ્ધાનંગ નમો આયર્યાણંગ નમો વજ્યાન નમો લેસો સાવન એસો પંચન મુક્ સૌભાવનામ મંગળા ચિંતો ભૂમિ નમો વર્ષતાણંગ નમો સિદ્ધાનંગ નમો આયર્યાણ નમો ધ્યાય નમો લે સો સાવન એસો પંચન મુક્ સ્વભાવપણાનોમ મંગળાનીંચે નમો વર્ષતાણ નમો સિદ્ધાનંગ નમો આયર્યાણ નમો વ્યાય નમો લેસો સાવન એસો પંચ નમક્ષો સ્વભાવ પણ આપનું મંગળાણી છે સૌએ શિંખલ મુખ્ય સંકેતની પ્રાપ્તિ કર્યા પછી ખેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે આપણે હમણાં વિચારણા કરતા હતા એમાં હવે બીજા બે આપણે ઉમેરશું પહેલું એક મૈત્રી બીજું શુદ્ધ ત્રીજો ઉદાસીન ચોથું અસરણ અને પાંચનું ભ્રમ કરે આ પાંચ એક સાથે આપણે જયારે જીવનમાં વણાઈ જાય ત્યારે જીવ કેવળ જ્ઞાનની શ્રેણી માંડી શકે કેવળ જ્ઞાન ગતિ કરી શકીએ આપણે કેવળ પ્રાપ્ત કરવા માટે બધા પ્રયત્ન કરવાના છીએ અને એ પ્રયત્નમાં આ પાંચે એક હોવા જોઈએ જેમ એક રાતની અંદર પાંચ આંગળીઓ સાથે હોય છે છુટી છુટી નથી પાંચે પાંચ સાથે હોય છે તેમ આપણે આ પાંચે પાંચ સાથે સાથે રાખવાના છે છુટાછૂટા કરશું તો ક્યારેય પણ આપણને રસ્તો મળશે નહીં एक साथ ज लेवा सौल्ड मैत्री भाव विषे अपने विचारण कर आज थोड़ी आप विशेष विचारणा कर मैत्री भाव एक एव भाव है कि जेनी अंदर अपने बधा रस्ता खुला थी जाए मैत्री भावन पवित्र झरण बुद्ध जीवन में वह करें शुभ था सकल विश्व एज भावना नित्य रहे अपने बीजा जो भल् इच्छी अथवा बीजू भलू करिए तो बीजा હૃદયમાં આપણો પ્રેમ ઉત્પન્ન થાય અને એ પ્રેમ આપણને આગળ વધારે આપણે મૈત્રી બીજા માટે નથી કરવાની આપણા પોતા માટે કરવાની છે આપણે પોતાના ઉદ્વા માટે આપણે બીજાની સાથે મૈત્રી કરવાની બીજાની સાથે મૈત્રી કરતા કરતા આપણો મૈત્રી ભાવ એટલો બધો વિશાળ થઈ જાય કોઈને આપણા પ્રત્યે દુશ્મનાવાટ ન રહે અને દુશ્મનવટ જયારે ન રહે ત્યારે જ આપણને કેવળ જ્ઞાન માર્ગ ખુલ્લો થાય અને કેવળ જ્ઞાન માર્ગ એ મૈત્રી ભાવથી શરૂઆત થાય છે મૈત્રી ભાવ જ્યાં સુધી જીવનના વણાઈ ન જાય જ્યાં સુધી આપણને અદેખાય ઈચ્છા આવી જાતના જ બધા ભાવ હોય બીજાને ઉતારી પાડવાની ભાવના હોય બીજા દુઃખી થઈ જાય એવી ભાવના હોય તો બીજા તો દુઃખી થાય કે ન થાય આપણે તો દુઃખી થઈ જઈએ આપણે બીજાનું ગુરુ ઈચ્છીએ બીજાનું કંઈ ખરાબ ઈચ્છીએ કે બીજાનું આમ થાય બીજાનું તેમ થાય જે આપણે ઈચ્છીએ બીજાનું તે તે બધું આપણું થઈ જાય બીજાનું તો થાય કે ન થાય એના કર્માધિન છે આપણે બીજાને ઈચ્છા કરીએ કે આને આમ થાય બીજું આમ થાય ખરાબ થાય આમ ખરાબ થાય अपने बीजा खराब भावना की ईच्छा करिए अथवा आपने वर्तन करिए थाय नम ने आधीन है आपने तो खराब थी जाए अपने हमें हमेशा विचार छे। कि जयरे एक आंगड़ी अपने बीजा चींधीए तरह उपर ईश्वर साक्षी त्रा आंगड़ी अपने साने चींदाए त्रा आंगड़ी अपनी साने चींदाए तो पच्चीस टका नुकसान थाय अपन पंचोत्र टका नुकसान थाय જેને આપણો આપણો બીજાનું જો ખરાબ ઈચ્છીએ તો એને તો પચીસ ટકા નુકસાની થાય આપણને પંચોતેર ટકા નુકસાની થાય તો આવા ખોટના ધંધા આપણે શા માટે કરવા આમાં કંઈ ખોટ જ બીજું કાંઈ નફો તો છે જ નહીં કાંઈ બીજાનું ખરાબ ઇચ્છવાથી આપણું સારું ક્યારેય થતું નથી અને એ જો સારું થતું હોય તો ભગવાન માવીર સ્વામી આ મૈત્રી કેળવવા માટેની શીખવાને શા માટે આપી મિત્તી મેં સૌ હોય શું વૈરંગ મજબ કે નહીં આ દુનિયાની અંદર બધાની સાથે મને મિત્રતા હો આ પર્યુષણ પર્વનો આખો આધાર મૈત્રી ભાવ ઉપર છે મૈત્રી ભાવ વિકસાવવા માટે આખું પર્યુષણ પર્વ છે અને એ પર્યુષણ પર્વ પૂરું થયા પછી ભાદ્રવ સુપે આપણે બધાની સાથે ખમતખામના ખામીએ છીએ કે હવે મને તમારી સાથે કોઈ વેરવિરોધ નથી આ ભાવના એટલા માટે પર્યુષણ પર્વની આખા પર્યુષણ પર્વનો નીચોડ મૈત્રી ભાવ છે એ મૈત્રી ભાવ જોતા હોય તો આપણે એમાં પરિવર્મ કેટલાય કરી નાખીએ તો એનો કંઈ અર્થ નથી ઘણા પરિવર્તન આપણે કરી નાખ્યા અને પરિશ્રમ આપણે કરી નાખીએ જેમ રૂટીન વર્ક હોય એમ કરી નાખ્યું બધું એમાંથી મૈત્રી આપણે કોઈ દિવસ પણ કેળવ્યો નહીં એ મૈત્રી જ્યાં સુધી કેળવાય નહીં ત્યાં સુધી આપણા જીવનની અંદર પ્રગતિ થાય નહીં આ સૌથી પહેલું અને અગત્યનો મૈત્રી છે અને એના પછી બીજા નંબરે આવે છે શુદ્ધ ભાવ મોક્ષ ગયોની જે શુદ્ધતા તે પામે છે પણ સમજાવ્યો સંક્ષેપમાં સખડ માર્ગ નિર્દન આ આત્મસિદ્ધિ આત્મસિદ્ધિનો સારો જ આટલો છે આખી આત્મસિદ્ધિની એકસો ગાથા તમને યાદ આવે કે ના આવે કારણ કે આપણી સ્મરણ શક્તિ બહુ ટૂંકી છે જાજુ યાદ ન રહે આપણને તો કાંઈ નહીં જાજુ યાદ ન રહે તો આ એક જ ગાથા યાદ રાખવાની મોક્ષ કયોની જે શુદ્ધતા તે પામે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગનતા આત્મસિદ્ધિનો આખો માર્ગ એની અંદર સંક્ષેપમાં એક જ નીતિમાં સમજાવી દીધો મોક્ષ કયો શુદ્ધતા આ નિજ શુદ્ધતા છે એ મોક્ષનો માર્ગ છે શુદ્ધ ભાવ ઉજમાનથી આપણે એના ઉપર ઘણી બધી વિચારણા કરી છે શુદ્ધ ભાવ ઉપર શુદ્ધ ભાવ છે એ આત્માનો ભાવ છે અને શુભ અને અશુભ જે બે ભાવ છે કર્મને આધિન ભાવ છે આ બે જે ભાવ શુભ અને અશુભ જે ભાવ આપે છે પુણ્યના ઉદયને જે આપણને આવે છે આપણે આમ આપણે માની રહ્યા છીએ કે અમે સુખી થઈ રહ્યા છીએ અથવા દુઃખી થઈ રહ્યા છીએ એ સુખી કે દુઃખી કાંઈ થતા જ નથી આપણે એ સુખ કે દુઃખ એ બધું સાપેક્ષ છે સુખ અને દુઃખ જે આપણે માનીએ છીએ કે આ વસ્તુ સુખી થઈ ગયા અથવા દુઃખી થઈ ગયા એ સુખ અને દુઃખ સાપેક્ષ છે કોઈ ડાયાબિટીસના પેશન્ટની આગળ મીઠાઈઓ ધરવામાં આવે તો એ અડે જ નહીં પહેલા ખાતો હોય પછી અડે જ નહીં કારણ કે એને ખબર છે કે આમાં સુખ નથી મને આમાં ખાઈ લઈશ તો હમણાં જરા થોડો સ્વાદ હશે પછી શરીરમાં જઈને એ બહુ હેરાનગતિ કરી નાખે એટલે એને સુખ ન લાગે મિસ્ટનમાં પહેલા એને મિસ્ટનમાં સુખ લાગતું હતું પણ હવે એને ડાયાબિટીસ થઈ ગયા પછી એ મીઠાઈ એને ઝેર જેવી લાગે કે આ મીઠાઈ ક્યાં આવી ગઈ મારા મારી થાળીમાં કાઢીને મૂકી દે બાર કે આ મને નહીં જોઈ તો આ જે જે કારણે એને સુખના દેખાતા હતા શરૂઆતમાં એ જ હવે એ જ વસ્તુમાંથી એને દુઃખ ઉત્પન્ન થાય એવું ઉત્પન્ન થઈ જાય છે એટલે એને સુખ નથી લાગતું હવે કે આ વસ્તુ હવે મને સુખ નહીં આપે મને દુઃખ આપશે એટલે એને બહાર કાઢી મૂકે જે વસ્તુ સુખની આપત્તિથી એને પહેલા બહુ મજા આવતી હતી મિષ્ટાન ખાવાની અને એ મિષ્ટાન હવે એને ભાવતું નથી ભાવતું તો ઘણું છે પણ એને ખાવા માટેની પરવાનગી નથી ડોકટરની ભાવી જાય અને ખાઈ જાય પણ ખાઈ જાય પછી દુઃખી થઈ જાય પછી એને ઇન્જેકશનના પ્રમાણ વધારવા પડે એટલા માટે એ ખાતો નથી કારણ કે હવે એ જ એને દુઃખનું કારણ થઈ જાય છે તો આ જે કારણ સુખનું હતું એ જ કારણ દુઃખનું થઈ જાય છે એટલે સુખ અને દુઃખ એ સમય વર્તે સાપેક્ષ છે આપણા શરીરના પ્રમાણમાં એ સુખ કે દુખ શાશ્વત નથી સુખ અને દુખ વધઘટ થઈ જાય છે આપણા જીવનમાં જે વસ્તુ પહેલા સુખ લાગતી એ પછી દુઃખ થઈ જાય પેલા દુઃખ લાગતું હતું સુખ થઈ જાય પેલા કડી વસ્તુ ગમતી નહોતી પણ ડાયાબિટીસ થઈ જાય પછી કડવી વસ્તુ એને સારી લાગે સારી ન લાગે તો ખાવાની ફરજ પડે એને હવે ખા તું ખા આ કડતી ખા ભલે પહેલા તમને ગમતી નહોતી પણ હવે એ દુઃખ વસ્તુ પણ ગમે ગમી જાય છે ખાઈ લે છે ગમે તેમ કરીને ખાય છે કારણ કે એને ખબર છે કે આ ખાવાથી મારી ડાયાબિટીસ ઓછી થઈ જશે પેલા જે એને ગમતી જ નહોતી આ વસ્તુ આ ખારી વસ્તુ છે આ નહીં ગમે મને એટલે પેલા પીરસે જ નહીં ખાલી હવે એ વસ્તુ પ્રેમથી એને લેવી પડે છે ઈચ્છા ન હોય છતાંય લેવી પડે કારણ કે એને ખબર છે કે આ વસ્તુ લેવાથી મારી સ્વાસ્થ્ય સારી રહેશે મને આમાં ફાયદો થશે આ પ્રમાણે જે વસ્તુ ગમતી નહોતી એ વસ્તુ હવે એને ગમાવી પડે છે કારણ કે આ સુખ અને દુઃખ સાપેક્ષ છે એ સુખ અને દુખ હંમેશા એક સરખા હોતા નથી એ જ એક કારણ કે સુખનું હોય એ કારણે દુઃખનું થઈ જાય છે દુઃખનું કારણ સુખનું થઈ જાય કાકા સાહેબ કાલેલી કીધું કે જયારે જે વસ્તુની જરૂરિયાત હોય ત્યારે તે વસ્તુની પ્રાપ્તિ થાય એનું નામ સુખ બહુ સરસ ડેફિનેશન એમને આપી છે કે જે વસ્તુની તને જરૂરત નથી એ વસ્તુ આવી જાય તો શું કરો તમે તમારી આગળ એક કરોડ રૂપિયા હોય પછી કોઈ આવીને તમને એક લાખ રૂપિયા આવી જાય તો હવે શું જરૂર છે એક કરોડ ઉપર એક લાખ આવે તો શું ફરક પડે છે માં થોડી બેલેન્સ વધારે થઈ જાય એમાંથી વધુ બીજું કાંઈ ન થાય પણ જયારે તમારી એક પૈસાનો ફાંકો હોય પૈસા પૈસા માટે તમે તરસતા હું જયારે કોઈ ત્રાસ છું ન હોય જરૂરિયાતને મળી જાય તો એનો કાંઈ અર્થ નથી હોતો એમને પડ્યા રે વધારે પડ્યા હોય તમારા ઘરમાં બહાર કર્યા કરે તો આ સુખ અને દુઃખની જે ભાવ છે એ અશુદ્ધ ભાવ છે બને સુખ અને દુઃખ એ સાપેક્ષ છે શુભ અને અશુદ્ધ જે ભાવ આપણે માનીએ છીએ કે આ શુભ ભાવ છે અને અશુભ ભાવ છે અથવા આ દુખનું કારણ છે અથવા સુખનું કારણ છે પાપ છે અથવા પુણ્ય છે આ પાપ અને પુણ્ય સુખ અને દુઃખ આ જે બધી સાપેક્ષ વસ્તુ છે એ આપણા કર્મે આધીન છે એમાં આપણું કાંઈ ચાલતું નથી આત્માને આત્માનો એવો સ્વભાવ નથી આત્માને એ કર્મને આધીન સુખ અને દુઃખ આપણી પાસે આવીને પડે છે સામે હતી આપણી ઇચ્છા હોય કે ન હોય પણ જે પ્રમાણે આપણે કર્મ બાંધ્યા હોય એ પ્રમાણે આવીને આપણી સામે સુખ અને દુઃખ ઉભા જાય છે તો એ સુખ અને દુઃખ જે ઉભા જાય છે એની સામે આપણે શુભ ભાવ રાખવાનો શુદ્ધ ભાવ રાખવાનો આત્માનો શુદ્ધ ભાવ છે શુભ અને અશુભ ભાવમાં આપણે તણાવવું નહીં એને માત્ર જ્ઞાતા દર્શ કરતીને જોયા કરવું આપણો આત્મા આત્મ રહે અને પછી જે કર્મના ઉદય આવે એ કર્મના ઉદયને માત્ર જોયા કરે સુખ કે દુઃખમાં એ પોતે અસ્રોપ ન થઈ જાય આજ સુધી આપણે સુખ અને દુઃખમાં ઓકૃષ્ટ થઈ જાય આ મને સુખ થઈ રહ્યું છે મને દુઃખ થઈ રહ્યું છે અને શું આત્મા છે તને શું સુખ કે દુઃખ થાય છે આ બધું જે થાય છે એ કર્મો દ્વારા શરીરને થાય છે અને શરીર સુખી દુઃખી થઈ રહ્યું એમાં તને લેવા કે દેવા શું તને છે આ શરીર તારો પાડોશી છે આપણે પાડોશીના ઘરે કોઈ ડોક્ટર આવે ને એની દવા આપી જાય તો આપણે એમ નાગે કંઈક કંઈક માંદો પડ્યો છે જરા ડોક્ટર આવ્યો છે આમના પાડોશી હોય આપણો બાજુ બાજુ બ્લોકમાં રહેતો હોય એ પાડોશીની ઘરે ડોક્ટર આવે તો શું હશે બીમારી આપણે ખાલી જોઈ લઈએ તો ફલાના ફલાના ડોક્ટર અત્યારે એને ત્યાં આવ્યા છે ને કંઈક બીમારી હશે તો એને દવા આપશે અને દવા લેશે ખાશે એમાં મને શું પાડોશી બીમાર પડે અને ડોક્ટર આવે ને દવા ખાય એમાં આપણે શું આપણે કાંઈ નહીં લેવા કે નહીં દેવા કાંઈ નહીં એ જાણે એની બીમારી જાણે અને એ દવા ખાય એ જે ડોક્ટર આપે દવા ખાય એમ આપણે આ શરીરને આત્મા એક પાડોશી તરીકે જોવે આ હું નથી આ જે શરીર છે એ મારો પાડોશી છે એનાથી અલગ થઈ જવાનો આત્મા એનાથી અલગ થઈને એ શરીરને જુએ આ પાડોશી મારો શું કરે છે અત્યારે એ પાડોશી અંદર હોય તો ચોવીસ કલાક સાથે જ રહે પાડોશી આત્માની સાથે આ શરીર એનો પાડોશી ચોવીસે ચોવીસ કલાક સાથે ફરતો હોય પણ સાથે સાથે ફરતો હોય છે પાડોશી જ છે તમારી બાજુની અંદર બ્લોકમાં બેઠો હોય એ ચોવીસ કલાક તમારી સાથે જ જોય બાજુમાં જ પડ્યો બેઠો હોય શું કરો તમે એને એ તમને ઈચ્છા હોય કે ન હોય જ્યાં સુધી ગપ બદલાવેલી એ જાણે તમે જાણો પછી જે રીતે રહેવું હોય તે રીતે રહો તમે એ બે એને પાડોશી હો તો એ રીતે તમારે રહેવાનું તો આ પાડોશી તરીકે આ આપણે આત્મા અને આ શરીર એ બે એકબીજાની સાથે પાડોશી તરીકે અત્યારે જીવન જીવી રહે બે અલગ અલગ શરીર અલગ છે એને આત્મા અલગ છે આ શરીર આત્માનો પાડોશી છે એના કર્મને આદિત થઈને એને એને એવું એવું જે કંઈ મળ્યું છે તે મળ્યું છે આ શરીર આપણને આપણી ઇચ્છાથી નથી મળ્યું આપણા કર્મને આધીન મળ્યું છે જેવા જેવા આપણે કરો વાંધા છે તેવું તેવું આપણને શરીર મળ્યું છે કોઈને લાંબુ મળે કોઈને ટૂંકું મળે કોઈને જાડું મળે કોઈને પાતળું મળે એ બધું કર્મ આધીન છે એ પોતાના વશમાં નથી જેવું એને મળ્યું છે એ સારું તો નથી એ કંઈ એને ઉપયોગી નથી માત્ર પાડોશી છે હવે એમાં આપણે જે ઓટપ્રોફ થતા હતા આજે કંઈક થઈ રહ્યું છે પહેલા જે થઈ રહ્યું બધું મને થઈ રહ્યું છે હવે એને ખબર છે કે આ પાડોશીને થઈ મને નથી થતું કાંઈ આત્માને કાંઈ નથી થતું આત્મા શુદ્ધ ભાવમાં હોય છે આત્મા હંમેશા શુદ્ધ ભાવમાં રહી શકે છે મોક્ષ કહેલી શુદ્ધતા તે પામે છે પણ સમજાવ્યો સંક્ષેપમાં સખડ માર્ગ નિર્ગન આત્મસુદ્ધિ આખી સમજાવીને આત્મસુદ્ધિનો સારો સમજાવ્યો કે તું તારે જે કર્મ ઉદય આવે જોયા કર ને તને શું એની અંદર લેવા કે જેવા છે જે થાય છે તે શરીરનું થાય છે શરીર એક દિવસ નિશ્ચિત સ્મશાનમાં જેને લાકડાઓ ભરવાનું છે એની ચિંતા તું શું પૂરા કરે છે તું ગમે એ તું એને અટકાવે ગમે તેટલું ગમે તે કરે એ બળવાનું છે એ ભળવાનું જ છે એનો નિર્ધાર નિશ્ચિત છે એમાં તું કંઈ અટકાવી શકે નહીં એને આપમાં કંઈ એને અટકાવી શકે નહીં આ નિશ્ચયથી એ બળવાનું જ છે શરીરમાં શરીર આ સ્મશાનમાં બળવાનું જ છે એ જયારે બળવાનું છે ત્યારે બળવાનું છે જ્યાં સુધી નથી બળવાનું ત્યાં સુધી તું અંદર રહીને તું તારું કામ સાધી લે એ એક દિવસ સ્મશાનમાં સાથે ભળવાનું જ છે પણ જ્યાં સુધી એ તારી સાથે છે ત્યાં સુધી આ મનુષ્ય બહુ બહુ ઉપયોગી છે એ મનુષ્યભાવની અંદર તું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એની શક્તિ છે તો જે શક્તિ મનુષ્યભાવમાં છે એ શક્તિ તું આત્મા આવા મનુષ્યભાવની અંદર અત્યારે આવ્યો છે અત્યારે કેવળ સમય છે કેવળ પ્રાપ્ત થાય એવો અત્યારનો કાળ છે કોઈ કાર્ડ ખરાબ નથી આપણે ખરાબ છીએ આ આમ છે ને આ તેમ છે ને આ કાર્ડ છે ને તેમ છે ને આની પનોતી છે પનોતી બંનેથી બંને કાંઈ આત્માને લાગતી નથી આ બધું શરીરને લાગે કોઈ ભસ્મગ્રહયો કે આ ગ્રહ્યો કે આવા કાળને આ કાંઈક બતા આને કાંઈ લાગતા નથી આત્માને કોઈ લાગતું નથી કોઈ સાથે કાંઈ પણ સંબંધ નથી આત્મા જ્યારે ધારે ત્યારે તે કરી શકે છે આ આત્માની પ્રચન્ડ તાકાતની આપણે કોઈ દિવસ વિચારણા જ કરી નથી આત્મા કોઈનો ગુલામ નથી આત્મા ક્યારેય કોઈ પણ વસ્તુનો ક્યારેય પણ ગુલામ નથી આત્મા સર્વથી અલગ છે સર્વ અવસ્થાને વિશે નારો સદાય જણાય પ્રગટરૂપથી જન્મે એ દાન સજાય કોઈપણ અવસ્થાની અંદર આત્મા અલગ જ રહે જ્ઞારો જ્ઞારો એ કોઈ પણ અવસ્થામાં ઘુસી ન જાય ને આપણે એને જાણી જોઈને ઘુસાડીએ છીએ આ શરીરની અંદર આ શરીરને આત્મા અમે એક જ છીએ હું આ શરીર છું અને શરીરને જે સુખ દુઃખ ગાય લાગે છે થાય છે એ બધું મને થઈ રહ્યું અને હું સુખી થઈ રહ્યો છું તો હું દુઃખી થઈ રહ્યો આ સુખ અને દુઃખ જે શરીરને થાય છે એ માનીને આખી જિંદગી બરબાદ કરી નાખું હવે નિશ્ચય કરી લેવાનો આપણે કે આ જે શરીરને થાય છે એ મારો પાડોશીને થાય છે એમાં મને કાંઈ થતું નથી હું હાથમાં છું અને આ શરીર મારો પાડોશી છે અને આ પાડોશીને જે થાય છે એ હું જોઉં છું આપણે પાડોશી હોય બીમાર થાય ને મેં કીધું ડોક્ટર આવે અને બીમારી શું થઈ છે આપણે જોઈ લઈએ ખાલી બી શું કરીએ બહુ બહુ પૂછી આવી કેમ છો સાતામાં છો શું છો શું કરીએ પાડોશી સાથે સંબંધ સારા હોય તો આપણે પૂછી આવીએ કેમ છો શું બીમારી થઈ ડોક્ટર આવ્યા તો મને શું દવા આપી જોઈ લઈએ બસ શું કરે પાડોશીને બીમારી થઈ હોય તો જરાજીને પૂછી આવે સાતા કેમ છે બીમારી તમને ઠીક લાગે છે ખરાબ લાગે છે શું ચાલે શું બીમારી થઈ હતી શા માટે ડોક્ટર આવ્યા હતા પછી એને પૂછી લે પછી લે પછી પોતે છૂટો થઈ જાય એની બીમારી જાણે ને એ પાડોશી જાણે બીમારી સાથે એને શું લેવા દેવા પાડોશીની બીમારીને આપણે શું લેવા દેવા પાડોશી બીમાર તો બીમાર છે જયારે સારો થઈ જશે ત્યારે સારો થઈ જશે તો આપણે જયારે શુદ્ધ ભણવામાં આવી જઈએ ત્યારે આ શરીરની જે કંઈ બીમારીઓ કે જે કઈ શરીરને થાય સારું થાય અથવા ખરાબ થાય એ બહુ નુકસાની કરે અથવા નકું કરે એની આગળ પૈસાની ભરતી આવે અથવા ઓટ જે કંઈ થાય એ બધું પાડોશીને થઈ ગયું છે પાડોશીને થાય તમે શું કરો આજે પાડોશી હોય પાડોશી એકદમ વીસ લાખની ગાડી લઈ આવે ને એમાં ફરે તમે શું જોયા કરો તો પાડોશી આજે વીસ લાખની ગાડીમાં ફરે છે અને પછી પંદર દિવસ મહિનો દિવસ કે છ મહિના પાંચ વર્ષ પછી એની ગાડી વેચાઈ જાય ત્યારે તમે જુઓ કે એની ગાડી વેચાઈ ગઈ તમે શું કરો એમાં એની ગાડી આવી ત્યારે એ તમે જોતા હતા અને એની વેચાઈ ગઈ ત્યારે તમે જુઓ તમારે તો માત્ર જોવાનું જ છે બીજું શું કરવાનું કે જે કરે છે કરે છે તમારે એની સાથે જોયા કરવાનું એ કર્મને આધીન લઈને કરે છે આપણે આ શરીરના જે બધા ગુણધર્મોને આપણે જે બજાવીએ છીએ કર્મ પ્રમાણે આપણે જીવું ફરજિયાત છે કર્મનો ઉદય આવે ત્યારે આપણે એને અટકાવી શકતા નથી કર્મનો ઉદય માત્ર જોવાનું છે આપણે અને એ જોયા જોયા કરવું અને આપના પોતાના શુદ્ધ ભાવમાં રહે તો એક પણ નવો કર્મ આજે નહીં ક્રિયાઓ બધી કરે આ એક ગુરુ ચાવી છે તમે ક્રિયાઓ કરવાની કંઈ મનાઈ નથી પણ ક્રિયામાં તમે ઓત્પ્રોત થાવ છો કે નહીં એને લીધે તમને કર્મ બંધાય છે ક્રિયામાં તમે ઓત્પ્રોત ન થાય તમે અલગ રહો ક્રિયાઓ બધી આવે શરીરને જે કંઈ થાય તે થયા કરે પણ શરીરથી તમે અલગ રહી જાઓ આ શરીરને થાય છે એમાં મને કંઈ થતું નથી હું શરીર નથી આ શરીર વાળો પાડોશી છે અને આ પાડોશીને થાય છે એ ક્રિયા હું જોયા કરું છું પછી તમે બધી એની એની સાર સંભાળ કે આ બધું કરો પાડોશી તમારા સારા સંબંધો તો પાડોશીને માટે તમે એમ્બ્યુલન્સ બોલાવી આવો પાડોશીને તમે હોસ્પિટલમાં ભરતી કરી આવો પાડોશીને માટે તમે ડોક્ટરોની સારવાર કરો પાડોશીની માટે તમે રાતના સુઓ પણ થાય એની સાથે હોસ્પિટલમાં સારો સંબંધ હોય પાડોશી તમારો છે બધું કરો પાડોશી માટે પાડોશી એ પાડોશી છે તમને ખબર છે કે આ બધું થઈ રહ્યું છે પાડોશીનું થઈ રહ્યું છે પાડોશીને અત્યારે હું હોસ્પિટલમાં લઈ જાઉં છું પાડોશીને હું આ બધું કરું છું તે કરું છું જે કંઈ કરું છું એ બધું પાડોશીને કરું છું મને કાંઈ નથી હું તો એની સાથે એની સાથે ખાલી એને મદદ કરવા માટે એની સાથે સાથે જાઉં છું પછી એને પોતાને શું લાગે આ જે કંઈ થશે એ બધું આને થશે ઓપરેશન થશે કે જે કંઈ થશે એની દવા ટ્રીટમેન્ટ જે કંઈ થશે એ બધી પાડોશીની થશે એનો મને કાંઈ નહીં થાય હું તો મારી રીતે જીવવાનો છું હું એની સાથે બેસીશ સાથે એની સાથે પલંગમાં સુઈશ બાજુના આપણે એના વોર્ડમાં તો મને કાંઈ નહીં જે કંઈ થશે એને થશે બધું આપણે પાડોશી થઈને આત્માને શરીરને બેને છૂટા પાડીને આ શરીરને આપણે પાડોશી થઈને જીવે પછી શરીરને જે કાંઈ થાય એમાં આપણને કાંઈ સુખ કે દુઃખ કાંઈ લાગે નહીં જે થાય છે તે થાય છે એમાં એના કર્માધીન બનુ થાય છે બસ આ શુદ્ધ ભાવ છે આત્મા શુભ અને આ શુદ્ધ ભાવથી અલગ થઈ અને પોતે અલગ રીતે જીવે શુદ્ધ ભાવ અને શુદ્ધ ભાવમાં આવ્યા પછી ગમે તે કર્મો કરે ગમે તે કર્મો કરે તો નવા કર્મ ન બાંધે જો કદી કર્મંધ માત્ર થયા કરે એમાં જોઈએ તો તેની નિવૃત્તિ કોઈ કાર્યક્ષમી નહીં કર્મંધ થયા જ કરે થયા જ કરે તમે કર્મબંધ માત્ર થયા કરે એવું નથી તને ખબર નથી શુદ્ધ કર્મ ન બંધાય આજ સુધી તને સમજણ નથી પડી શું જો શુદ્ધ રહે તો કર્મ એક પણ બંધાય નહીં ઘણું બાંધર ભોગવાય તું આ શુદ્ધ ભાવમાં નથી આ શરીરની સાથે ઓતપ્રોત થઈ જાય છે ને ખરી રીતે હું છું એમ માની અને તું રોજા રડે છે શરીરને માટે આ શરીર તે હું માનું માનીને તું જીવે છે એને કારણે જ તું કર્મ બાંધે છે બાકી બધી ક્રિયા કર ને ક્રિયાથી કંઈ કર્મ બંધાતા નથી ક્રિયા કરવાથી કર્મ નથી બંધાતા પણ એની અંદર જે આપણા ભાવ છે એ ભાવથી આપણા કર્મ બંધાય છે આપણે એની અંદર ઓતપ્રોપ થઈ જઈએ છીએ આ શરીરને સુખ દુઃખ થાય એમાં આપણે ઘૂસી જઈએ શરીરની અંદર કે આ બધું મને થઈ રહ્યું હતું મિથા સ્વરૂપે એને ગાંડ પણ વળી ગયો તો એને કરે શું માણસું જે કંઈ એને થાય એને એને મને થઈ રહ્યું છે એમ આ હું સુખી થઈ રહ્યું છું આ હું દુઃખી થઈ ગયો હું આમ કર્મ થઈ ગયો હું એટલે આત્માના માને શરીર માને આ કારણથી અનંત કાળથી આ જીવ કર્મો નવા નવા વાંધા કરે જો શુદ્ધ મારે તો એક પણ કર્મ બાંધે નહીં બધા જ કર્મની અંદર નિર્જરા થાય ચોવીસે ચોવીસ કલાક તમારે નિર્જરા જ થયા કરે તમે ધંધો કરતા હોય ધંધાના કર્મ બાંધે એટલે ધંધો તમે કરો છો ધંધાથી તમારી એ કર્મ નિવૃત્તિ થઈ જાય ધંધાથી કંઈ આત્માને કંઈક થતું નથી તમે નોકરી કરતા હો તો નોકરી કરવાના તમારા કર્મ છે તો નોકરી કરો છો તમે નોકરી કરીને તમે કર્મથી મુક્ત થતા જાઓ પણ જો સુધારવામાં આવ્યો તો બધી જ પ્રક્રિયાઓ કરતા કરતા તમે જે કંઈ કરો એ કરતા કરતા બધા કર્મો કરીને તમે એમાંથી કર્મોને ભોગ એની નિર્જરા કરીને તમે મુક્તિ તરફ ચાલ્યા જાઓ એક એક કર્મને તમે ભોગવી લો આપણે કેવા કર્મ બાંધ્યા છે આપને કંઈ ખબર નથી જેવા કર્મ બાંધ્યા છે તો જયારે ઉદયમાં આવે ત્યારે આપણને ખબર પડી કે શું બાંધ્યા હતા આપણે જે બીજાના કર્મ આપણે ખબર નથી પાડોશીને શું થશે બીજો આપણા પાડોશી શું થશે એમ આપણને કંઈ ખબર નથી હોતી એ જે રીતે જીવશે તે રીતે જીવશે કેમ આ આપણો પાડોશી કેવી રીતે જીવશે એ આત્માને કંઈ અત્યારથી ખબર નથી એ જેવા હશે કર્મ એવા બાંધ્યા હશે એવી ભોગવશે તો આ કર્મ ભોગો છે એ પાડોશી હું નહીં ભોગવું હું તો દરેક વખતે જ્ઞાતા જઈશ આ જોયા કરીશ ને જાણ્યા કરીશ આ શું થઈ ગયું છે એની સાથે હું ઓતપ્રોત નહીં થઈ જાઉં આ આત્મસિદ્ધિ આખાનો સાર છે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવાનો આ સાર છે એક જ ગાથા તમારી યાદ રાખવાની મોક્ષ કયોની જે શુદ્ધતા તે પામે પણ તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકર માર્ગ નિર્ધન આ ભગવાન મહાવેશ્વરનો માર્ગ શ્રીમદ્ધ રાજચંદ્ર એક જ ગાથાને સમજાવી દીધો એને ખબર છે કે વર્તમાન કાળમાં આપણી યાદશક્તિ કેટલી ખુંઠિત છે ખબર નહીં એકસો ગાથા કંઈ યાદ રહે એ મને પાછ એકસો ગાથા કંઈ યાદ રાખશું આ એક જ ગાથાઓ તો યાદ રાખી તો કે એક જ ગાથા યાદ રાખે આખી આત્મસુદ્ધિનો સાર અને બતાવી દીધો મોક્ષ કર્યો ની જે શુદ્ધતા તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકડ માર્ગ નિર્ગાંત જ લીટીમાં તને આખો ભગવાન માયુ સમયનો માર્ગ બતાવી દીધો સકળ માર્ગ નિર્ગાતામાં કોઈ માર્ગ છોડો નહીં એને શ્રીમદ રાજચંદ્ર એક પણ માર્ગ છોડ્યો નહીં આપણા ઉપર કેવી કાવણા કરી છે એક જ ગાથા યાદ રાખવાનું આપણે કીધું કે તું આખી આત્મસુદ્ધિ યાદ ન રાખે તો કાંઈ નહીં કાંઈ ન રહે તો ન રહે તારી બુદ્ધિ એટલી યાદ રાખવાની એકસો બેતાલીસ રાખવાની ન હોય તો કાંઈ વાંધો નહીં તો તો યાદ રહે ને આખી આખી ચાલ આખી યાદ મોક્ષ કહ્યું શુદ્ધતા એટલું યાદ રાખે તો ગણું છે મોક્ષ કહ્યું શુદ્ધતા બસ એટલું યાદ રાખે મંત્ર પામે છે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકળ ગાઢ એ પાછળનું બીજી યાદ ન રહે તો કાંઈ નહીં મોક્ષ કયોની શુદ્ધતા એટલું યાદ રહે ને આપણે જેમ રબીર સાહેબ કહીએ ને કે આજે કે પુનઃ એકસો બેતાલીસ ગાથ થી માં એક ગાથા કરી આપી એક ગાથાની પાછી અડધી કરી અરજીની પાછી અરજી કરી આપી એકસો બેતાલીસ ગાથા યાદ રહે તો કઈ એક ગાથા યાદ રહે એક યાદ એક આટલી યાદ નરે તો અરજી યાદ રાખે અડધી યાદ નરે તો આટલી નથી અડધી રાખ આરજી કીપુના એક ખાલી એટલું યાદ રાખવાનું કીધું કે મોક્ષ ડેવલની જે એટલું યાદ રાખજે આટલું યાદ રહી જાય ને આટલું તો યાદ રહી જાય મોક્ષ કેવણીની શુદ્ધતા આ મોક્ષનો રસ્તો છે બીજી શુદ્ધતા એ મોક્ષ છે આખી આત્મશુદ્ધિનો સાર શ્રીમદ રાજાથામાં આપ્યો એક ગાથાનું તમે આખી યાદ રહે તો કાંઈ નહીં ખાલી અડધી રહે અડધી યાદ નથી અડધીની અડધી યાદ આટલું યાદ રહી જાય તમે મોક્ષ કેવોની તો તું આવી જાય આ મોક્ષ કેવોની શુદ્ધતા આ ભાવ ભાવ છે ઉદાસીન ભાવ છે આપણે પાંચ પકડી એક આત્માને પકડ કરવા માટે આપણે પાંચથી પકડ કરવાની છે આ શુદ્ધ પછી ઉદાસીન ભાવ છે ઉદાસીન ભાવ વિશે તમે ઘણું કહ્યું છે સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા આત્મા જયારે સમયશન પ્રાપ્ત કરે પછી જયારે આત્મા દ્વારા આત્મામાં જીવે એ ભાવને ઉદાસીન ભાવનું કહેવામાં આવે હવે આપણને એ ઉદાસીન ભાવની અંદર સતત જીવવાનું છે મોક્ષ પ્રાપ્ત કરવું હોય કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવું તો ઉદાસીન ભાવ પાંચે વસ્તુ એક સાથે કરવાની છે ત્યારે એક વસ્તુ નથી કરવાની આ ત્રીજી વસ્તુ આવે છે ઉદાસીન ભાવ ઉદાસીન ભાવ આપણે આત્મસાત કરી લેવાનું છે ઉદાસીન ભાવ સિવાય આપણે કોઈપણ ભાવમાં રહેવાનું નથી ઉદાસીન ભાવ એ આત્મા દ્વારા આત્મામાં ફરીથી પાછો લઈ એ ભાવને ઉદાસીન ભાવમાં કહેવામાં આવે આપણે કર્મની પ્રક્રિયા જયારે થાય આપણા કર્મનો ઉદય આવે ત્યારે ઉદય પ્રમાણે આપણા કર્મની પ્રક્રિયાઓ થાય આપણે નાવાનું થાય ધોવાનું થાય ખાવાનું થાય પહેરવાનું થાય બધી ક્રિયાઓ બધી આપણને રોજ રોજની રોજ થાયા કરે છે આપણને જે કંઈક પ્રક્રિયાઓ બધી આપણે કરી થઈ રહી છે એ કર્ણ ઉદયને કારણે થઈ રહી છે પણ એ ઉદયને કર્મની સાથે સાથે આત્મા દ્વારા એ બધી પ્રક્રિયાઓ નીકળે ને આત્મા પછી એની બુદ્ધિ કોઈપણ પ્રક્રિયા કરતા પહેલા આત્માની રજા માગે હવે હું આ પ્રક્રિયા કરું જયારે બુદ્ધિને રજા આપે કે હવે તું કર આ જયારે બુદ્ધિ આત્મા દ્વારા રજા લઈને જે કંઈ પ્રક્રિયા કરે એ ભાવને ઉદાસીન ભાવ કહેવામાં આવે આત્મા એની સાથે સાથે જાય ક્રિયા કરતી વખતે ખાતી વખતે આત્મા એની સાથે બેઠો હોય નાતી વખતે એની સાથે આત્મા બેઠો હોય એક એક ક્રિયા કરતી વખતે આત્મા એની સાથે જાય પછી એને ક્રિયા કરવાની મંજૂરી આપે કે આ કર આ ન કર આ કરવા જેવું છે આ ન કરવા જેવું છે એ પછી નથી કરી આપે ખાવામાં પચાસ આઇટમ હોય એમાંથી ચાર પાંચ સારી આઇટમ એને ઉપયોગી હતી એને સિલેક્શન કરીને આપી ગયા વારંવાર તો કાઢી લેજું બધું ખાવાની જરૂર નથી જેને ખાવું એ ખાય ભલે તને અનુકૂળ આવે તારા માટે આટલી જ આઈટમો સારી છે તું ખાઈ લે એ આપણને નથી કરી આપે આપણી આગળ મેનુ મૂકે હોટલમાં તો આ મેન્યુની અંદર તો ઘણી બધી આઇટમો હોય આપણે તો સિલેક્શન કરવાની એક બે આઇટમ હોય ખાવા માટે તો જેવી રીતે આપણે સિલેક્શન કરી લઈએ કે એક બે આઇટમ આપણે આપણા પેટને આપણી ભૂખને આપણા પૈસાને અનુકૂળ આવે એવી આપણે ખાઈ લઈએ તો એ આપમાં એને અનુમતિ આપે એ પ્રમાણે એ જમી લે આ રીતે જયારે પોતાની આત્મા દ્વારા જયારે પ્રક્રિયાઓ બધી થયા કરે એ ક્રિયાઓમાં ઉદાસીન ભાવની પ્રક્રિયાઓ કહેવામાં ક્રિયાઓ બધી એમ જ થયા કરે ક્રિયામાં કંઈ ફરક નથી પડવાનો તમારી ક્રિયાઓ પ્રક્રિયાઓ અત્યારે જ થાય એમ જ થવાની છે પણ એની સાથે સાથે આત્મા દરેક વ્યક્તિ તમારી સાથે હાજર હશે કોઈપણ ખાતી પીતી નાતા ધોતા બધી વસ્તુઓ કરતા કરતા આત્મા તમારી દરેકે દરેક વસ્તુમાં હાજર રહેશે એમને એમ તમને રેડ્યુ નહીં અને એ તમારી સાથે જયારે હોય દરેકે દરેકે દરેક પ્રક્રિયામાં તમને હાજર હોય આત્મા તો આત્મા પોતે તમને એ ઉદાસીન ભાવમાં લઈ જાય હવે આ તારું કામ નથી તું કરી લે બસ આ ખાવાની આત્મા કે મને કંઈ ખાવાની જરૂર નથી હું અનાહારી છું આ શરીરને માટે તને આહાર જોઈએ છે તો આહાર કરી લેજો આત્મા એને મંજૂરી આપે આહાર કરી લે મને નથી જોતો કંઈ હું અનાહારી છું આત્મા જવાબ આપે પછી મને મારા માટે તો કઈ ખાતું નહીં મને કઈ જોતું નથી આ તમે જે ખાવું યાર પાડોશી માટે ખા આ શરીર માટે તું ખાઈ લે તો શરીર માટે ખાઈ લે તો જેવું તને ઓછામાં ઓછું ઓછામાં ઓછા ખોરાકથી ચાલે એવો પ્રયત્ન કરતું બંને જેટલા ઓછા બંને સાદા ખોરાકથી તારું જીવન નિર્વાહ થયા કરે એવા પ્રયત્નો તો કર્યા કર અને એ પ્રયત્નની અંદર આત્માને મંજૂરી આપે દરેકે દરેક ક્રિયા આત્માની મંજૂરીથી થાય આત્માની મંજૂરી સિવાય એક પણ ક્રિયા ન થાય એ ભાવને ઉદાસીન ભાવ કહેવામાં આવે સહેલી અકેલી ઉદાસીનતા આ સુખની સહેલી ક્રિયાઓ બધી કરો તમે ક્રિયાઓ કંઈ કરવાની કાંઈ મનાઈ નથી કરી જ્ઞાની કીધું કે ક્રિયાઓ તો કરવાની જ છે તમને ઘરનો ઉદય આવશે તો ક્રિયા કર્યા વગર વગર રહી કેવી શકોના કોઈ કે મારે કંઈ ક્રિયા કરવી નથી તો ક્રિયા કર્યા વગર તું કેમ રહેવાનો છું આ શ્વાસોશ્વાસ રહેવાની ક્રિયા તો તારે કરવી જ પડશે ને તારે જીવતા છે ને શરીરને ટકાવવું તો છે ને તો શ્વાસોશ્વાસની ક્રિયા તું નહીં કરે કર્મો કાંઈ નહીં કરે તો કેવી રીતે જીવીશ કર્મો કર્યા વગર જીવન શક્ય જ નથી એટલે કર્મ તારે કરવા જ પડશે ખાવું પડશે તને ખાવા વગર તું આ શરીરને ટકાવી નહીં શકે ખાવાનું તને અનિવાર્ય છે આ શ્વાસ લેવાનું તને અનિવાર્ય છે જે વસ્તુ અનિવાર્ય છે એને તું નિવાર્ય કેવી રીતે શકે તો અનિવાર્ય છે એની એને તું અનુકૂળ થઈને કર આ નવા કર્મ બાંધવામાં નિમિત્ત ન થાય એ રીતે તું કર બધી ક્રિયાઓ કર આ બધી ક્રિયાઓ કરી અને પછી એ જીવન જીવે છે અને હવે આપણે બાર ભાવનાની અંદર અસરણ ભાવના એ પાંચમી ભાવના અસરણ ભાવના હોય છે ચોથી વસ્તુ આપણે જે જોઈએ છીએ આ પાંચ વસ્તુ એક આપણે કરી અને કેવળદાનની માર્ગની અંદર આપણે પ્રસ્થાન કરીએ છીએ એમાં ચોથો હવે આવે છે ચોથી વસ્તુ આવે છે અસરણ ભાવના કોઈ વસ્તુ આપણે સરળ નથી આ દુનિયાની અંદર એક પણ ચીજ આપણે સરળ નથી કાંઈ પણ શરણ આપણને છે નહીં કોઈ એમ માનતું કે મને પુત્ર શરણ છે અથવા કોઈ એમ માનતું કે મારા પૈસા શરણ છે કે કોઈ એમ માનતું કે આ મારી જમીન મને શરણ આપશે આ કંઈ બધું શરણ આપશે કંઈ શરણ તને કાંઈ મળશે નહીં કોઈનું અનંતવાર તું આ દુનિયામાં આવ્યો છે અને અનંતવાર તું એમને એમ પાછું ચાલેલું છે કોઈએ કાંઈ મને શરણ આપ્યું નથી અને એ ચાર શરણ છે એ ઉત્તમ શરણ છે જતાલી શરણમ પવર જામી અરિયંતે શરણમ પવર્વજામી સીધે સરંદમ પવર જામી સાહુર સરંદમ એ ચાર શરણા ઉત્તમ છે પણ આ ચાર શરણા અનન્ય નથી હવે અહીંયા હવે પોઈન્ટ ઉપર લઈ આવે છે શ્રીમદ રાજચંદ્ર કહે છે કે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુ લેવને અત્યંત પરિસ્થિતિ નમસ્તે આ ચાર શરણામાં જે તારો એ તારો અનન્ય એનો અનન્ય શરણો સ્વીકાર જો તારા અનન્ય શરણમાં અર્યંત હોય તો અર્યંત નહોતું શરણનો સ્વીકાર જો તારા સદગુરુ તરીકે સિદ્ધ હોય તો સિદ્ધ નહોતું અનન્ય શરણો સ્વીકાર સાધુ હોય તારા તો સાધુ ન હતું અનન્ય સરનો શિકાર અને કેવડી પરંતુ ધર્મ હોય તો ધર્મનું અનન્ય સરનો શિકાર પણ આ ચારે શરણા છે એ શ્રેષ્ઠ શરણા છે તો અનન્ય નથી એમાં અનન્ય શરણ આપનાર રહેવાથી સદગુરુ દેવને અત્યંત ભક્તિ આ ચાર શરણા શ્રેષ્ઠ છે પણ શ્રેષ્ઠમાં આપણે અનન્ય શરણનું છે એક જ શરણું છે તારે લેવાનું હવે આપણે જાજા ઝાઝામાં જઈએ તો આપણે મુંજાઈ જઈએ હવે અગિયંતનું લેવું સીધું લેવું સાધુ લેવું કે લેવું ચાર ચાર શરણ લેવાના કયા શરણનું પકડવું કારણ કે એની બુદ્ધિ છે ને બહુ ઊંડી થતી ચાલે ચાર શરણ આવી જાય તો કઈ સિલેક્શન કરવું તમે સામે ચાર સાડી મૂકે લાલ પીલી લીલી બ્લુ મૂકી દીધો કઈ સારી નક્કી કરવી કઈ નક્કી કરવી સિલેક્શન કરવામાં નક્કી કરે અમે એનો ટાઈમ ચાલ્યો હવે કઈ કરવી મારે કઈ કઈ લેવી આટલી બધી એક સરખી જે ખાલી કલર અલગ હોય તો એને બહુ બધી સિલેક્શનમાં મૂંઝવણ થઈ જાય તો આ જે છે ચારે ચાર જે શરણ છે એ ચારે ચાર શરણ શ્રેષ્ઠ છે અરિંતનું શરણું શ્રેષ્ઠ છે સિદ્ધનું શરણું શ્રેષ્ઠ છે સાધુનું શરણું શ્રેષ્ઠ છે કેવલી પરંતુ ધર્મનું શરણું શ્રેષ્ઠ છે તો એમાં અનન્ય શું છે કે એના જેવું બીજું કોઈ નહીં એટલા શ્રીમદ રાજચંદ્ર પદના પથ્થરની ઉદઘાટન શરૂઆત કરી ત્યારે લખ્યું કે અનન્ય શરણના આપનારાથી સદગુરુને અત્યંત ભરતી નમસ્કાર કે આ બધા શરણા સારા છે સાચા છે ઊંચા છે તો અનન્ય શરણ આપનાર મને એક જ હોય તો કે સદગુરુ છે બીજા બધા શરણા સારા છે એને બીજા આ દુનિયાના બધા શરણા તો નકારના જ છે કોઈ શરણ જ નથી એમાં ચાર શરણા સારા છે ને આચાર્ય ને એ જે છે સાધુ છે એને કેવલી પણ ગરમ છે એ શરણ ચારે ચાર સારા છે પણ એ અનન્ય નથી એના જેવું એકતા નહીં એવું કોઈ શરણું હોય તો તમે લાંબુ લાંબુ કરવાનું આપણે શું છે લાંબુ લાંબુ તો મૂંઝવણ પકડી જઈએ એટલા માટે કે જે એક જ શરણો તું લે અનન્ય શરણ આપનાર રહેવા શ્રી સદગુરુજી અત્યંત ભક્તિથી નમસ્કાર યા આ ચારેય શરણામાં અનન્ય શરણું કે તને કોઈ હોય કે એના જેવું કોઈ પણ નહીં પ્રત્યક્ષ સદગુરુ શન નહીં પરોક્ષજીનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેના આપનો વિચાર આ સિદ્ધની ને આચાર્યના ઉપાધ્યાયના શરણા સારા છે પણ પ્રત્યક્ષ સદગુરુ શન નહી કોઈપણ શરણું તમે એના જેવું નથી પરોક્ષજીનો ઉપકાર છે માયુ સ્વામીનો ઉપકાર શ્રેષ્ઠ છે પણ પ્રત્યક્ષ સદગુહુનો ઉપાયની સામે એનો ઉપકાર ઓછો પડી જાય ટૂંકો પડી જાય પ્રત્યક્ષ સદગુરુના શરણી પરોક્ષજીનો ઉપકાર એવો લક્ષ્ય છે આ વિના ઉગેના આત્મ વિચાર કે આવું તને જ્યાં સુધી સમજાશે નહીં આત્મસિદ્ધિમાં તને આવું ક્યારે ક્યાંય બેસશે નહીં તને આટલું ભગવાન માવિસ્વામીને જ પકડીને બેઠો રહીશ તો તારો કોઈ દિવસ પણ નહીં થાય માવિસ્વામીનું સવણું શ્રેષ્ઠ છે સીધોનું સર્ણું શ્રેષ્ઠ છે પણ આના જેવું એક પણ નહીં પ્રત્યક્ષ સદગુરુ શરણ પરોક્ષજીનો ઉપકાર આ જીનના ઉપકાર ઘણા બધા છે આપણા ઉપર પણ પ્રત્યેક સદગુરુનો જે ઉપકાર છે એના બોલે તો માવિર સ્વામી કે પાર્થનથ કે ઋષભદેવ કે કોઈ પણ ના આવે આ બધા પરોક્ષજીનો ઉપકાર છે એટલા માટે એમને લખ્યું કે અનન્ય શરણનો કંઈ હોય કોઈ પણ અનન્ય શરણ ના આપનાર એવાથી સદગુરુદેવને અત્યંત બધી સુખી નમસ્કાર અનન્ય શરણો કોઈ આપનાર હોય કોઈપણ આ દુનિયાની અંદર તો એ માત્ર દેહ ધારી સદગુરુએ અનન્ય આપી શકે બીજા કોઈનું અનન્ય શરણો આપવાની કોઈની તાકાત નથી એટલે આપણે અસરણ ભાવનાની અંદર બારે ભાવના આવી ગઈ અસરણ ભાવના છે એ આપને વિચાર્યું કે બારે બાર ભાવના આવી જાય અને એ બારે બાર ભાવનામાં સરનામાં આપણે ચાર શરણા મળ્યા એ ચાર સરનામાં અનન્ય શરણો એક ન મળ્યું આપણને આપણને શરણ અને અસરણ ભાવના આપણે અસરણ છે કોઈ સરળ આપણું નથી એમાં આપણને ચાર શરણા મળ્યા એ ચાર શરણામાં અનન્ય શરણનું એક પણ ન મળ્યું હવે શ્રીમદ રાજચંદ્ર આપણને અનન્ય શરણું આપ્યું કે એક જ શરણું લઈ લે આટલા બધા ચાર ચાર મિત્રો પકડીશ તું કોઈ તું સિલેક્શન નહીં કરી શકે તું કોને પકડવા જઈશ અરિંદને પકડવા જઈશ સીધને પકડવા જઈશ કે સાધુઓને પકડવા જઈશ કે ઘરોને પકડવા જઈશ ક્યાંથી પકડવા શું પકડીશ તું તો તું આ બધું મૂકી દે પરંતુ તું આ છે અને શરણ આપનાર એક અનન્ય શરણ તને આપનાર એક સદગુરુ છે એટલા માટે છ પદના પત્રને ઉદઘાટનની અંદર અમે તું અનન્ય શરણને આપનાર રહેવાથી સદગુરુ દને અત્યંત ભક્તિ નમસ્કાર આ એક જ સરણ તું પકડું જાજુ પકડવા જઈશ તને ક્યાંય ન મૂંચવા જઈશ શાસ્ત્રમાં લાંબુ લાંબુ કહેવામાં આવે છે લાંબુ લાંબુ કરીને તું લાંબુ થઈ જાય આટલા બધા સરના તું ક્યાંથી પછી તો એમાં નવો નવળો નહીં થાય એટલા માટે એક જ વસ્તુ એને કીધી કે અનન્ય સરનો જેવું એ પકડી લે અને અનન્ય સર એ પકડી લે તો તારો ઉદ્ધાર થઈ જાય તું આનાથી નીકળી જાય બહાર અને હવે આપણે પાંચમા એના ઉપર વિચારણા વિચારણા કરીએ છીએ અને પાંચમું એ બ્રહ્મચર્ય પાંચ મહાવ્રત છે એ પાંચ મહાવ્રતની અંદર એ બ્રહ્મચર્ય એ મહાવ્રત છે બીજા બધા વ્રતો સારા છે પણ આપણે કેવળદાન પ્રાપ્ત લઈ જવા જે કોઈ મહાન વ્રત હોય તો એ છે બીજા બધા સારા છે વ્રતો કોઈ આપણે બધામાંથી એક પકડીએ છીએ બાર ભાવનામાંથી આપણે એક અસર ભાવના જ બધું એક સાથે વિચારવા બેસીએ તો એક તમે પકડો ને બીજા બધા ચાર આવી જ ગયા સાથે આપણે મૈત્રી પ્રમોદ કરૂણાને ઉપેક્ષામાંથી એક મૈત્રી જ પકડી બીજા સાથે સાથે સંલગ્ન હોય જ બીજા ચાર છૂટે છૂટા ન પડે જ આવે બધા આ તમે એક અસર વાત બીજા ચાર પાંચ વ્રતો સાથે જ આવે અહિંસા સત્ય અપરિગ્રહ બધા બીજા બધા વ્રતો મહાવ્રતો છે એ બધા મહાવતો એક જ આવે પણ આપણે આ પાંચમાંથી જે શ્રેષ્ઠ છે ને આપણને છે અત્યારે કેવળ પ્રાપ્તિમાં એ છે બ્રહ્મચર્ય સૌથી શ્રેષ્ઠ વ્રત છે બ્રહ્મચર્ય કારણ કે એ સુધી હોય નહીં ત્યાં સુધી મન કોઈ દિવસ પણ શાંત રહે નહીં મન ઉથલ પાથલ જ છે વિચારણા જ કર્યા કરે દોરાયા જ કરે દોઢ જ કરે તો હવે આપણે એ પાંચમા મહાવ્રત પાંચમું આપણે જે કારણ છે એની અંદર આપણે બ્રહ્મચર્ય છીએ અને એ બ્રહ્મચર્ય એ શરૂઆત એનાથી થાય છે પાત્ર વિના વસ્તુ ન હોય આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન તમારે કીવડાન તમારા આત્માને આ કિવડ જ્ઞાન પ્રાપ્ત કરાવવું હોય તો પાત્ર તો થવું જોઈએ કે નહીં પાત્ર ન હોય તમારી આગળ તમે કેવી રીતે કિવર તમે રાખી શકો તમારા આ શરીરની સાથે આ શરીર એ તમારું પાત્ર છે અને કિવડાન એની અંદર બેસવાનું છે પાત્ર વિના વસ્તુ ન રહે પાત્ર જ ન હો તમે તો કેવી રીતે વસ્તુ એની અંદર બેસે પાત્રે આત્મિક જ્ઞાન તમને કેવળ જ્ઞાન આ શરીરને આત્માની સાથે કેવળ જ્ઞાનની આત્માને તમારે બેસાડો છે તો આ શરીર જો બ્રહ્મચરી ન હોય શરીરની અંદર તો એ કેવી રીતે બેસે અને બીજું એક વસ્તુ મેઇન મુખ્ય અને એ વસ્તુ આપણે કહીએ અહીંયા કે જે એક પતિવ્રત પાડે છે તો એક પતિવ્રત પાડે છે એ બ્રહ્મચારી પણ શ્રેષ્ઠ છે બ્રહ્મચારી કોઈ બ્રહ્મચારીને એમ અભિમાન આવી જાય કે અમે સાધુ છીએ એટલે શ્રેષ્ઠ છીએ તો એ સાધુની શ્રેષ્ઠતાને ભગવાન માવીશ અમે નકારી કાઢી કે તમે एक पत्नी व्रत पड़े एक पत्नीव्रत पड़े कर श्रेष्ठ है कारण तो पड़वा घोणों छता पड़ता नहीं तमने तो खुद पाया चेकिंग छता चे पाड़ी न, न सकता हो तो बुद्धि खराब है तब पाड़ी सकता हो तो एटल बधु मुटू माध्यम नहीं कारण साधु हो तो साधु आजूबाजु चार बाजूर चेकिंग करतु हो शू करे एनी दस बार मानसो पड़ता जो है एने कहीं रखने गम्मी तेरह समय न मे तो योग्यता जगह न मे आज वस्तु ग्रस्त जे छे। ग्रस्त जो एक पत्नी एक पत्नी व्रत अथवा एक पतिव्रत पड़े एमने तो पड़ेना घना स्थानों मरी सके कारण एक तो ग्रस्त छे। तो जारे इना उपर कें है ये चार बाजु फरिया करते कहीं चेकिंग कोईनु न हो कोई चेकिंग हो तो ते रहो ए एक वस्तु तब पोता फरता हो छता तब एर फसो नहीं તો આ જે વસ્તુ છે એટલા માટે ભગવાન મહાવીર એમ કહ્યું કે જે એક પત્ની વ્રત પાડે છે અને એક પતિવ્રત પાડે છે એક બ્રહ્મચારી કેટલા શ્રેષ્ઠ છે એટલે બ્રહ્મચારીને એમ અભિમાન ના આવી જાય કે હું બ્રહ્મચારી છું મેં આ બ્રહ્મચારી વ્રતની પ્રતિજ્ઞા લઈ લીધી છે અથવા હું સાદું થઈ ગયો છું તો સાદું થઈ ગયું તો શું થઈ ગયું એક પતિવ્રત કે એક પત્ની વ્રત પાડે છે એનું માત્રમ્ય કંઈ ઓછું નથી કંઈ કેવળ એક પત્નીવધ કે એક પત્નીવત પાડે છે એ કેવળ તરીકે રહી શકે છે થઈ શકે છે કેવળ જ્ઞાન કેવળ જ્ઞાનનો ઇજારો કંઈક સાધુઓનો જ છે એવો શેરીગ્રસ્તનો છે ઇજારો કંઈક સાધુઓ જ થઈ શકે કેવળ જ્ઞાનને ન થાય એવું કોઈ છે કારણે કોઈ શાસ્ત્રમાં રખેલું નથી બધા થઈ શકે સારો જીવ છે સીધો સમજે સમજે થાય જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જો કોઈ જાતિ કે કોઈ વેશનો ભેદ નથી કયો માર્ગ છે કયો એટલે ટોલ્ડ કીધેલો માર્ગ જે ભગવાન મહાવીષ્સને બતાવ્યો છે એ માર્ગ કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ રહે એમાં ભેદ ન કોઈ આમાં કોઈ ભેદ નથી કાંઈ આ ભેદ જે પાડ્યા છે એ સાધુ સાધુ સંસ્થાએ પાડી દીધા છે કે ગ્રસ્તને આમ ન થાય ને આમ ન થાય આ સ્ત્રીઓને આમ ન થાય સ્ત્રીઓને તેમ ન થાય અને જૂથબંધી કરી જેમ પોલીટીક્સમાં કેમ જૂથબંધી કરે એમ એમ જૂથબંધી કરે આના કરતા આશ્રેષ્ઠ ને આના કરતા આશ્રેષ્ઠ આના કરતા અલપી ને આના કરતા ઊંચી छे, है स्त्रीओं श्रेष्ठ है स्त्रीओ है मुत्र करता हमेशा श्रेष्ठ जो ए श्रीराम सतानी सत्तो जन्मयंती पुत्रा ना जननी कतुता कि ऋषभदेव भगवान मरुदेवी माता तमने जन्म आप ऋषभदेव भगवान ने जन्म आप जन्म कोई कोई माता धारण करेना जन्म आपे ए बहु बलिये એ કે સ્ત્રીનું કંઈ સન્માન ઓછું નથી કર્યું એમણે કહી આપણા આ સંસારની અંદર સૌથી પહેલા કેવાય જ્ઞાનની સવાળા મરૂદેવી માતા પહેલા મોક્ષે મરૂદેવી માતા ગયા પછી ઋષભદેવ ભગવાન ગયા જે પહેલો મોક્ષ ગયો એને આપણે ઉતારી પાડીએ કે નહીં હવે સ્ત્રીઓને મોક્ષ નથી તો આ મરૂદેવી માતા ક્યાં ગયા મોક્ષમાં નથી ગયા તો ક્યાં બાત પાછળમાં ગયા નરક માં ક્યાં ગયા આ શાસ્ત્રોની એવી વિતંડા તેને ઉભા કરેલા આ બધા જેને કહેવાય પોલીટિક્સ ઉત્પન્ન કરી દીધું છે આને આમ ન થાય ને આને તેમ નથી આને આમ ને આને તેમ નહીં મરૂદેવી માતા આપણા પહેલા કેવડી થયા અત્યારની આ ચોવીસી ચાલે છે એની અંદર પછી ઋષોદ ભગવાન કેવળ જ્ઞાની એના પછી તો આ જે રસ્તો છે એ કેવળ રસ્તો હોય અને જે પતિ અને પત્ની બ્રહ્મચર્ય વ્રત પાડતા હોય એક પત્ની વ્રત પાડતા હોય એક પત્ની વ્રત પાડતા હોય એમના ઘરે જવા આવા કેવળનાની છોકરાનો જન્મ થાય કે કેવડના છોકરા ગમે તેને ત્યાં ન જન્મે જેને લડીઓ ત્યાં કંઈ કેવડનાની છોકરાઓનો જન્મ ન થાય તો આપણે આ લગ્ન જીવન જે હોય એની અંદર આપણે આદર્શ હોવો જોઈએ કે અમારે કેવડનાની પુત્રને જન્મ આપવો છે તો એ પુત્રને જન્મ આપતી વખતે આપણે એક પતિવ્રત એક પત્ની વ્રત પાણું અનિવાર્ય છે નહીં એવા કંઈક છોકરા આવેલી કંઈ જન્મે નહીં મવાલી હોય એને ત્યારે કે તમે એવા છોકરાઓ એના જોજો તમે કેવા હોય છે એટલે પોતે જ મવાલીઓ એના છોકરાઓ મવાલી થાય કેવા પોતે હોય આદર્શ એવા છોકરા એના આવે તો આ જે આદર્શ છે આપણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જયારે રસ્તો નથી કરીએ ત્યારે આપણા માટે આદર્શ આ વસ્તુ જે એક પતિવ્રત અને એક પત્ની વ્રત અને એક પતિવ્રત અને એક પત્ની પાડવા પાડનાર જીવો જે હોય છે એ જીવો અવશ્ય આગળ વધે છે જે એક પતિવ્રત અથવા એક પતિવ્રત પાડે છે એનું દેવલોકમાં શાંત નિશ્ચિત હોય છે એવી કોઈ ખોટી પ્રવૃત્તિ કરી દીધી કે આ વેસ્ટ દિલ્હી તો સાદુ થઈ ગયા અને દેવલોકમાં જશો તમે આ ખોટી પ્રવૃત્તિ ઉભી કરી દીધી છે સાદુ થઈ જવાથી કંઈ દેવલોક પ્રાપ્ત થતું નથી સાધુ થઈને તમે સાધુ તરીકે જીવન જીવો તો એક તત્વો તમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અથવા દેવલોકની પ્રાપ્તિ થાય કે જે કંઈક થાય છે તમે સાદું થઈને પછી ખોટા ખોટા ધર્મના પ્રચાર કરો ખોટી ખોટી વસ્તુઓ તમે ચલાવવા રાખો તમને ખબર જ છે કે આ ખોટું છે અને છતાં તમે ચલાવો એ તો મિથાત્વની પરાકાષ્ઠા છે કોઈ દિવસ પણ કોઈ પણ અસદગુરુએ વિનયનો લાભ લેજો કાંઈ મહા એ આ મહામોને કડ માં તો એક મહામુહને કડ માંજી સાતમી નખ માંજી સાતમી કરવા કરતા બી તું મોટો ગુનેગાર થઈશ હું ગમે તે કરે બોલ બધી છૂટ છે કરવા માટે તું સ્વતંત્ર માટે પણ સ્વતંત્ર છીએ ખોટો ઉપદેશ તમે કોઈને આપો તો એ ખોટો ઉપદેશ આપવા માટે કોણ અટકાવે બધી વસ્તુ ખૂબ છે પણ એની સામે આ લાલબત્તી ધરી છે કે અસદગુરૂ વિનયનો લાભ લહેજો કાંઈ મા મૌન્ય ક્રમથી પૂડે ગૌ એને શું છે વિનય મળે છે બધા માણસોને પગે લાગે છે ખુશ થાય કે ચાલો મારું તો બહુ મને વિનય મળે છે અને વિનયનો ખોટો લાભ લઈને ખોટો ઉપદેશ થઈને બેસી જાય તો આ જે વસ્તુ જે છે એ વસ્તુ બહુ ખતરનાક છે ખોટો ઉપદેશ આપવાથી પહેલા સાવધાન થઈ જવાનું કે આ જૈન ધર્મના માર્ગની અંદર કોઈપણ ખોટો ઉપદેશક ક્યારેય પણ સાતમી નરથી આગળ નીકળશે નહીં સાતમી નક જ માટે નિયમિત છે અસદગુરુએ વિનયનો લાભ લેજો કાંઈ શું લાભ શા માટે લેશે વિનય કરવાનો તો વિનય કરે છે એ બિચારા ઘોડાજીવો છે એને તું શા માટે એનો લાભ લેજે એ તારે તારી પછેડીને ભગવાનની પછેડી સમજીને તને વંદન કરે છે તને સાધુ માને છે ને તું એને ખોટા ખોટા ઉપદેશ આપે છે એ તો બિચારા એના કર્વ પ્રમાણે જેમ થશે એમ થશે એમનું તો જેમ થવાનું હશે એમ થશે પણ તને સાતમી નિશ્ચિત છે હમણાં ઘણા જણા એવી રીતે આમ બેસીને ચાલ્યા કે અમે આ સફેદ કપડાં પહેર્યા અથવા નગન થઈને દિગ્ગમથી ફર્યા એટલે અમે દેવલોકમાં ચાલ્યા જશું દેવલોક દેવલોક લેઠા નથી પડા તારા માટે દેવલો કંઈ સેલું છે દેવલોક માટે સમાધિમાન પ્રાપ્ત કરવું પડે તો દેવલોક થાય અને તને આમ કંઈ સમાધિમાન થવાનું છે તો આ જે હમણાં ખોટી પ્રવૃત્તિ ચાલી છે એ અંદર ખોટા ઉપદેશક થવું એ બહુ ખતરનાક વસ્તુ છે તો એ ખતરનાક વસ્તુ જે કરતો હોય એને બંધ કરી દેવી જોઈએ જો સૌથી પહેલા કામ એને છોડી દેવું જોઈએ કે આવું ખોટા ઉપદેશક થવાનું કોઈ બેસાડે તો બેસવું ના જોઈએ સમય પ્રાપ્ત કર્યા સિવાય શ્રીમદ રાજચંદ્ર લખ્યું કે ચોથાથી નીચા ગુણસ્થાનક જે ઉપદેશક આપવો એ બહુ કુબરૂપણું છે માર્ગનો વિરોધપણું છે આઠસો તેત્રીસ કેવું કંઈક લખેલું છે તમે ખોટા ઉપદેશક થાવ એ બહુ ખતરનાક વસ્તુ છે તો હવે આપણે નખી કરી લેવાનું આ જન્મની અંદર ક્યારે પણ કોઈને પણ ખોટો રસ્તો બતાવો નહીં આપણને ખબર હોય તો કેવું નહીં તો કાંઈ નહીં રસ્તો આ પ્રમાણે જેમ છે તેમ છે ખોટી પ્રરૂપણા કરવી ખોટા મીઠ્યા ઉપદેશ આપવા મીઠ્યા વસ્તુઓ કેવી એ વસ્તુઓ બહુ ખતરનાક વસ્તુ છે કુદરત कर्मसत्ता छोड़नीतमी नरट में धकेरवाट जोटा उपदेशको आज संस्था की अंदर बता फरे थे बदा सातमी नटना ग्राहक है बदा आखि खोटो उपदेश आप समझो थे कि कोई पूछना नहीं कोई बोलना नहीं कर्मसत्ता ऊपर बैठी है तमरा दरेके दरेक, दरेक कर्मार दरेके दरे हिसाब दरेक मागे लेे તમારે સારી કરો તો સારું ફળ આપે છે અને ખરાબ કરો તો ખરાબ ફળ આપે છે આપણે કોણ આપે છે ખરાબ ફળને સારું ફળ આપણે કર્મ આપે છે તો કર્મ સત્તા કંઈક સુઈ થોડી ગઈ છે કંઈ કેવળ જ્ઞાન છે એમ કહી દે થોડી વાર તો ખેવળ જ્ઞાન સુઈ ગયું છે થોડી સુઈ ગઈ છે એ તો તને ફટકારશે સજા થવા વાળા તને સજા સજામાંથી માફી નહીં આપે કંઈ કેવળ જ્ઞાન કે સુઈ છે ને અત્યારે બધું નથી થતું ને આમ થતું તું ઈચ્છા પૂરું પણ કર્યા કરતું કે ભલે કેવળ જ્ઞાનને તું સુતું રાખ કેવારનો લોપ કરી નાખ પણ કઈ કર્મસત્તાનો લોપ તું થોડો કરી નાખવાનો છે કર્મસત્તા તેને છોડી દેવાની છે કર્મસત્તા ઉપર છે જ કેવજ્ઞાનનો તું લોપ કરી દે સમયનો લોપ કરી દે મનોપ્રવિજ્ઞાનનો લોપ કરી કરી દે તું લોપ કરો તું કહો છતાં તું બોલે કરે પણ આ કર્મસત્તાનો લોપ તો તું નથી કરી શકવાનો ને આ કર્મસત્તાનો લોપ કર્મસત્તા કોઈ છોડે છે કોઈને આપણે કર્મ કરીએ આપણે કર્મ કરવા માટે સ્વતંત્ર છીએ પછી ફળ તો આવીને આવું રહી જાય છે આપણી પાછા આપણે કહેવત છે કે દગા કિસી કા સગા નહીં ક્યાં નહીં તો કર દેખ કરી જો તું તે કહ્યું નથી એટલે તમને લાગે છે કે સગો થતો હશે કોઈકનો કરી દો દગો પછી તને શું ફળ જો મારો છે ફળ દગા કિસી કા સગા નહીં ક્યાં નહીં તો કર દેખ ફળ તો આપે જ તેમ આજ તું બધા માણસો જે તારા પર વિશ્વાસ રાખી બેઠા છે એની સાથે તું દગો કરે છે તને ખબર નથી છતા તું એને ઉપદેશ આપે છે કંઈક એ બધું છે તું સમજાવે છે કરી દો તું ક્યાં નહીં તો કરકી દે હવે કરી દો આટલા બધા જેને જેણે કર્યું બધા સાત મિનિનાટમાં બેઠા છે તું અત્યારે બેસું તું તું એ બેસી જાય નહીં તો કરકી દે તો અનુભવી જો તને લાગતું કે મિત્રાભાઈમાં એ કોઈ પૂછનાર નથી આ તો બધું પોપાભાઈનો રાજ ચાલે છે કોઈ નથી પૂછતા ગમે તે ગમે ત્યાં ગમે તેવી રીતે કંઈ કરી શકે કોઈ છે નહીં આ કંઈ જેને જેમ ઠીક લાગે એમ કે કરવું બધાને સ્વતંત્રતા મળી ગઈ છે આઝાદી મળી ગઈ છે ગમે તેમ બોલવાનું નહીં ગમે ત્યાં કરવાનું નહીં કઈ એ આઝાદી શું એમ સમજે છે કે આઝાદી મળી ગઈ છે કર્મસત્તા ઉપર બેઠી છે તેને ફટકા હારશે સજાઓ એક પછી એક તું જોજે તો ખરો સંપરિણામ આવે છે પછી પછી તું એમાંથી નીકળી નહીં શકે હાઇવે કરવાનો ત્યારે ટાઈમ નહીં હોય એમને તેને ઉપાડી સાબિત ધકેલી દેશે અને પછી પડે પડે રોયા કરી દેવા માટે આ બહુ સાવધાન રહેવાનો માર્ગ છે કે જેને તેને જે આવે ત્યારે ગમે તેમ બકવાસ કરવાની છૂટ નથી કઈ કરી બકવાસ તો ગમે તેમ અત્યારે તો હું બકવાસ કરવાનું કંઈ પરવાનો મળી ગયો બધાને જે આવે જ્યાંથી આવે ત્યાંથી બકવાસ કરવાનું શરૂ કરી દે પછી હું એમ સમજે કે અમે શ્રેષ્ઠ છીએ અમે આમ છીએ અમે તેમ છીએ જે આવે ત્યાંથી જેમ આવે તેમ તમે કરો કરવા માટે છૂટ છે પણ એ કરવાના પરિણામ તો આજ આવવાના છે અસદગુરૂ વિનયનો લાભ લઈ લેજો કાંઈ મા મોની કારણથી ગુડે ગૌ આત્મસિતિની અંદર શ્રીમદાર ચંદ્રિત તમારા માટેનું ભવિષ્ય નિશ્ચિત કરી દીધું છે કે આ તમે કરો એટલે આ પરિણામ આવશે તમારો કરી દો તમે હવે આપણે એ કરી લેવાનું કે આ પાંચેય વસ્તુ એક કરવાને કારણે આપણને જીવન જ્ઞાન તરફ આપણું પ્રયાણ થયું જાય છે એ પાંચેની અંદર સૌથી પહેલું જો કોઈ હોય તો તે મૈત્રી ભાવ છે આ મૈત્રી ભાવ છે આમ યાદ રાખવાનું પાંચે આંગળી સાથે આ મૈત્રી ભાવ છે તો યાદ રહી જાય આપણને આ મૈત્રી ભાવ છે સૌ શ્રેષ્ઠ છે કે આંગૂઠો બધા કરતાં હોય છે બધી બીજી આંગળીઓ કરતા આંગૂઠો શ્રેષ્ઠ છે બધી આંગળીઓને આંગૂઠો સાયા આપે ત્યારે બધી કાર્યાન્વિત થઈ શકે એટલી બધી આંગળી કંઈ ન કરી શકે આંગૂઠો એટલો પણ કરી શકે આંગૂઠો એ બધા કરતા શ્રેષ્ઠ છે આ મૈત્રી ભાવ છે પછી શુદ્ધ ભાવ આવે પહેલે આંગળી આવે શુદ્ધ ભાવ પછી ઉદાસીન ભાવ આવે પછી અસરણ ભાવ આવે છે અને પછી બ્રહ્મચર્ય આવે છે બ્રહ્મચર્ય ભલે દેખાય છે ત્રીટલી આંગળી નાની દેખાય છે પણ એનું કામ ઘણું મોટું છે દેખાય છે નાની આંગળી ભાઈ ટીટલી આંગળી બહુ મોટી કામ કરે છે તો આ પ્રમાણે પાંચે સાથે એક તમે પકડો પાંચે આંગળથી પકડાય તો પકડ બરાબર આવે આપણી આગળ છે પાંચ આંગળી પછી એક આંગળી શું કરવા પકડવું બે આંગળી શું કરવા પકડવું આપણી આગળ પાંચે પાંચ રસ્તા છે આપણે એક સાથે પાંચથી પકડીએ પણ તે આંગળીથી પકડીએ તો તરત પકડાઈ જાય એક આંગળીથી બે આંગળીથી પકડાય બે આંગળીથી પકડાવે તમને થોડી થોડી ત્રણ પકડાવે પણ પાંચ આંગળીથી જેવી પકડાવે એવી પકડ ન આવે બોલર જાય બોલિંગ કરે ક્રિકેટની અંદર જાય આંગળીમાં બોલને પકડે પછી બરાબર સામે એને આઉટ કરવા માટે બરાબર જાય એક આંગળી કે બે આંગળીથી ન પકડે પાંચે આંગળીથી પકડે પછી એ બોલને ફેંકે તો એવી રીતે આપણે કેવળ જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે પાંચે પાંચ આંગળીથી આપણે રસ્તો પકડવાનો આપણે હવે છે પાંચ આંગળી શા આંગળી વાપરવી પાંચે પાંચ સાથે વાપરવી તો પાંચે પાંચ આંગળી આપણે એક સાથે વાપરીએ અને જો આપણે મોક્ષ માર્ગનો પ્રયાણ કરીએ તો મોક્ષ માર્ગ બહુ અલભ્ય કે દુર્લભ નથી હવે સંજન પ્રાપ્ત થયું આપણને બીજ પ્રાપ્ત થાય અને બીજ પ્રાપ્ત થાય તો પછી મોક્ષ તો પ્રાપ્ત થવાનું છે મત માટે બધા સીધો અને બધા આતુરત છે આપણને બોલાવે છે કે આવો તમે અને આપણે બેઠાજી વાત જોઈને કે હવે કોણ આવશે શું કરશે કેવી રીતે થશે બધું થાય છે સહજ રીતે થાય છે આની અંદર કંઈક મોટા હાથીગોડા દોડાવવાની જરૂર નથી બસ આપણા શુદ્ધ ભાવને આ બધી બધા જે મૈત્રી ભાવને આ જે છે એ પોતાની મળે જ આપણને લઈ જશે આપણે આટલા ભાવ કરવાની આપણે છે અને એ પ્રમાણે આપણે ભાવ કરી લઈએ અને આપણે ભાવથી જીવન જીવીએ તો આપણો આ જન્મની અંદર જ આપણો મોક્ષ થાય ઘણા માણસોને એવી આદત હોય છે કે હવે આપણે આવતા ભાવમાં કરશું પાંચ ભાવ રહીને કરશું શા માટે પછી આચાર્ય તારો મનુષ્યભાવ છે એટલે શું વાંધો છે અત્યારે આજને આ જ ભાવમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત લેવામાં કેવી ચાર પાંચ ભાવ તો જોઈએ બે ચાર ભાવ જોતા જશે ને બે ચાર ભાવ તો ને કેવળ પ્રાપ્ત કરવા માટે આટલું બધું કંઈ મોટું કામ છે વિકરાળ કામ છે કે કેમ જલ્દી થાય કેમ એટલા માટે કીધું કે તને અડતાલીસ મિનિટમાં તને સંસન થાય બીજી અડતાલીસ મિનિટમાં તને પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય પછી અડતાલીસ અડતાલીસ મિનિટ એક એક ગુણસ્થાનક તું આગળ વધતો જાય તો ખેવર જ્ઞાન તું એક દિવસમાં કરી શકે છ મહિનામાં કરી શકે મળીના ભગવાને સવારના દીક્ષા લીધીને સાંજે જ એમને ખેવર જ્ઞાન પ્રાપ્ત થયું વેરી સેફ ડે એક જ દિવસમાં સવારના દીક્ષાને સાંજે કેવળ જ્ઞાન આવું સહેલું છે કેવર્ન એને એ પુરવાર કરીને આપ્યું આપણને અને મલીના ભગવાન પોતે સ્ત્રી દેહમાં હતા છતાં એમને એક જ દિવસમાં કેવર પ્રાપ્ત કરીને બતાવ્યું આપો આપણે એવી મિથા પ્રવૃત્ના કરીએ કે આમ ન થાય આમ ન થાય આમ ન થાય ને ન થાય એ આપણી મીઠ્યા પ્રવૃત્તિ આપણે મૂકી દેવી જોઈએ કે એક જ દિવસમાં કીવડાન એમને કહ્યું તો આપણે કેમ ના કરી શકીએ એમનો ઇજારો છે ને આપણો નથી એવું કંઈ છે ને જે છે તે બધાને માટે સરખું જ છે અને જે કોઈ કરે એ સરખું કરી શકે છે સર્વ જીવ છે સિદ્ધ જે સમજી તે થાય બધા જ એક સરખા જ છે આપણે કંઈ મરીનાથ ભગવાન કરતાં આપણે ઉતરતા છીએ એવું કંઈ નથી એક દિવસમાં કરી શકીએ તો આપણે એક દિવસમાં કરી શકીએ આપણામાં આપણામાં આપણા પ્રત્યે આપણે શ્રદ્ધા જોઈએ કે અમે પણ કરી શકીએ ન કરી શકીએ એવું કંઈ તો એ જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા જ આપણને આ જ ભાવમાં પ્રાપ્ત કરવા માટે તૈયારી કરી અને તૈયારી કરીને આપણે આજ ભાવમાં સેવદાન પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરવો જોઈએ નમોવરન પ્રાણંગ નમો સિદ્ધાણંદ નમો આયુરિયાણંગ નમો ઓજ નમો સૌ સાંગ એક્સો પંચનો મુક્ત આરો ટોપા પણ આખનું મંગણા ની છે નમો વરિયાન નમો સિદ્ધાણંદ નમો આયરિયાણંગ નમો ઓજ નમો સૌ સાવણ એક્સો પંચનું ઉક્ત આવો તોપા પણ આખનું મંગણાની છે સર્વેક્ષણ કરવું જોઈએ નમો વરિયાન નમો સિદ્ધાણંદ નમો આયેરિયાણંગ નમો ઓજ ધ્યાનંગ નમો ઓ આ સ્વાધ્યાય પરમપૂજ્ય ગુરૂદેવ શ્રી રાયચંદભાઈ દનજી અજાણીએ ગાટકોપર મુકામે રવિવાર તારીખ બાવીસ માર્ચ ઓગણીસો અઠ્ઠાણું ના કરેલ છે